સ્વીકારી લેવું પડે આપડે ના સ્વીકારી હાજર થાય છે પણ પછી પેલું વધારે જ્ઞાન હાજર થાય બધું જ્ઞાન આવી પેલું બાજુ ખુશ ખુશ કરે છે આટલા પીછા ગયા આટલા આટલા ગયા મન હોવાનું કરે પૂછે તો જયારે લોભિયા ને શું છે આ આવડે તો કલ્યાણ થઈ જાય તમે એવું જોયું એમ નથી બની ગયું એ ન્યાય આમ કે વીર્ય વધે તો આત્મવીર્ય ઘટે એવું ખરું ચોક્કસ ચોક્કસ લઈ ને પૂછે છે જ્ઞાન પછી પણ બે વીર્ય ઘટે બે વીર્ય વધે તો આત્મવીર્ય ઘટે મેળે આવે છે વિચારો એટલે આપણે અભિપ્રાય એટલે આમાં મૂળ વાત કેવા માંગીએ કુદરત નું આ છે તમે બુદ્ધિ થી તમે જુદા પડી જાવ એટલે બુદ્ધિ આમાં ફસાયે છે જાણી પછી બુદ્ધિ નું માન્ય નહીં આપણે બન્યું એ ન્યાય ભોગવે નહીં દૂર વાટના ન્યાય માં ભૂલચૂપ હોય બધી ઊંધું થઈ જાય આ ન્યાય માંગે મોટે ખલાસી બિલકુલે ખરાબ બીજા એક માણસ માટે મોટા મોટા ન્યાય છે આ નેચર ન્યાય તો ભગવાન નો ન્યાય નથી ભગવાન ન્યાય હોત પશ્પાતી હોત બે રકમ સરળ વધે ગુણાકાર વધાર છે એ તો રકમ ઉપર આધાર છે ને સર વાત બે વત્તા બે બે વુ બે ચાર થ બે ગુણ્યા બે ચાર થાય ત્રણ વસ્તા ત્રણ છ થાય ત્રણ ગુણ્યા ત્રણ નવ થાય એક ગુણ્યા એક આપડે ગયા અને હવા મુઠ્યા ચાર બોલાબા ચારે છે કપાઈ ગયેલા દીધા ઉંદરે કાપી નાખ્યા જોતા ને આ તે ન્યાય થઈ અને ઊંદરે જોડે વર્તન રાખવા આત્મવીર્યુસંધાન કરું શું બ્રહ્મચર્ય છે આત્મવિરત સંધાન મદદ કરે ને ના હોય તો બીજી રીતે ઉત્પન્ન થાય બધું ડેવલપ થઈ ગયેલું નાય હિન્દત્વ બોલે તો મળે આપી બધી પડે એવું નહીં જોયું ઉમર થાય એટલે થાય ને એટલે ઉમર થાય એટલે થાય ને ના બે હજાર સારી રીતે લીધા તો ભ્રમચર્યા થી કેમ્ચર ના જગ્યા સહી સલામત થઈ ગયું એવી કોઈ જગ્યા નથી બીજી બાબત ગજવું કપાય એટલે બધા અપમાન જ છે તને ખબર ના પડે મારી તું તારી પાછા તેથી કે તારે પુસ્તક ઊંઘ નથી એ વાત બરોબર નથી કે ભગવાન આત્માની જાગૃતિ રહી હતી ને ન્યાય કરવો હોય તો આ જજમેન્ટ ની દ્રષ્ટિએ કરવો ન્યાય ભોગવવો હોય તો શું બાંધવું ત્યારે તે દ્રષ્ટિએ ભોગવવા ન્યાય ભોગવા માટે આ જજમેન્ટ નથી ન્યાય કરવો હોય તો પાંચ છોકરા ને પાંચ પાંચ વિઘ્ન જુદા આપી દેવાનું બા છોકરા એક છોકરા ને બે વિઘ્ન આપે એક આપે તો છોકરાએ સમજી લેવું છે એક કાયદા છે એક જ બ્લેટ થી અદામત કરી છે રાજા ની વાઘરી બધા એ તો માણસ થાય છે બધા બ્લેડ જીદી ના દે રાજાની વાઘરી ની બધી ને ન્યાય એ જ ન્યાય શું કે તારા થી ને લડી મર્યારિટિકલ એવું કે ન્યાય એ ન્યાય તમારું રૂપ છે બધું એકનું એક જ રૂપ છે સમજવાની જરૂર નથી અથડામણ બીજું કશું સમજવાની જરૂર નથી એનાથી મોક્ષ થશે લોકો મોજ કરવા દેતા નથી કે મોજ કરવા દેતા નથી કેજ ના મોત કરવા દે ને આપવા બદલાય તો અસમાધાન થાય એ કર્મ કરવું એટલા મતભેદ પડે એ બધા કરવું સામસામે સમાધાન થાય એ ધર્મ તમારે આપડે કહ્યું નથી વિચાર થાય કાળજે ઘર લાગેલા જ નહી હોય કાળજે ઘાજાય તો સાદી સૈન્ય છે ગુરુ કથા આવડું આવેડું બોલે તેને આ ગુસ્સા માં ગુવાટી નીકળતી નથી બઉ મુશ્કેલ નું કામ છે તો એમ કહ્યું છે કે ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે બધી એમ એનાથી એવું પાણી જુસે પાંચ ઇન્દ્રિયો બધી અહીં છે કુ છે મૂળિયા છે અને કુલા છે ન્યાય ખોરા રહે માર ખાઈ મરી ગયા દાદા એક સ્વામીજી આવ્યા હતા થોડા દિવસ થી કે છે કે હવે સન્યાસી ઉપર નથી ક્યાં અધિકાર આવડું આવડું થાય ધન્યાસી શબ્દ સમજતો ભલે સં્યાસ છે કર્મ ની વાત નીકળી પછી તો એ ના ઈશ્વર હે પાણી લાગે ઈશ્વર હે નહી તો દંડ કોણ આપે હા મારા છે બરાબર તમારી પાસે પુસ્તક માં હોય નઈ તો એક વિચાર કર્યો છે બધા અપશ્રમ ફરવું છે બધા અપશ્રમ માં જવું છે ન્યાય ને ન્યાય નહીં બન્યું છે ન્યાય શું બન્યું છે કે ન્યાય નિર્વિકલ્પ થયું છે તો શું બન્યું છે ન્યાય વિકલ્પ થવું હોય તો ન્યાય ન્યાય ખોર વિકલ્પી ન્યાય હોય થવું હોય બની શકે એટલે ભગવાન થવું હોય આ બાજુ જે બની હોય ન્યાય અને રફેલ થવું હોય તો રજક પાટ કર્યા કરવાનો ક્યારેય ના બંધ કર્યું આપડે એટલે પછી જયારે જોવા ચાલુ કરવું પડે એ જ રીતે ઉપર યોગ માં ત્યાં સુધી આ શરીર સ્થળે નહી કશું થાય સ્થળે કરે જીવ ના હોય તાત્કર્ય નઈ કશું છે સં્યાસી જેટલા એમને કશું દેવું નઈ દેવું એ કશું સંદેશ ને એમને ક્યા આપડે માગે આવે હોય તો લોકો ભમાયા લોકો પોતાના થોડા સાથ માટે પોતાની થોડી લાલચ કાઢવા માટે લોકોને ભમાવી માર્યા એટલે લો કરે બિચારું લોકો હિન્દુસ્તા બાબો નથી કલાક લઈ જ એક કલાક લઈ જાય જીકે તો આજે ખાના ઘર થશે આપણા બાપા આપેલી હોય ના જેમાં એ અધિકારી બનતો હોય એ મિર્ઘટ એને આપી દે અધિકારી ના બનતો હોય બોલાવી જીવન ગાળે કાઢે પૈસા દુર લાઈટ પકડે એના કરતા આપડે ત્યારે કામમાં કામમાં રાખીએ શું કરું શું સાવલિયા છોકરા આપડે બાપદાર રાખે છે નહીં અમારે પણ જે છે આપીએ છીએ ઉધાર થાય બહુ જાત ના દારૂ આ તો ઉતરે બીજા ઉતરે આ તો પાણી રેડે ને માટલી જાય બે જાય ને આ બધાની સાથે થાય બધો કુસંગ જ કેવાય છે સત્સંગ કરેલો ભેગા થયા છે બરોબર કરે છે ને શું હવે ભાવ્યા કરે છે લોકો ને હજી નો બહુ ખબર નથી ખબર નથી દાદા કોઈને બહુ ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિસ્તાર થી આજે અંદર સત્તર પેલા ને અજ્ઞાન આપણે પણ ન કરવી શું જરાંત રહ્યો તો આકાર વધેલો નથી પણ તું ઓકડો રેવા દો બસ છે અને તું ઓકડો નઈ રેતો આકાર વધેલો નથી ડબ્બો હોય ને આજુ ત્યાં ગાડી નાખીને પછી ઇન્જિન ધ્યાન પછી ચાલતું ડબ્બો ના જો આપડે મને આમ ચીચેલું કે અમારે કેમ બને તો વિસ્તારનો ક્રોધમાં ના લોક થાય છે એનાથી કંદર કેવું એનો ઉપર અને સાચા ક્રોધ મા થાય છે એ પણ એ જ ભાવકર્મ થાય નહી એને પોતે જાણી અને સંભાવ માં લાવે ત્યાં ન પૂછાત લાવવાનું પણ કર્મ ને એ લાવવાનું પણ કર્મ ના પછી કર્મ જ સર્વશક્તિમાન થઈ જાય એવું પછી કે કર્મ સર્વ થઈ જાય સર્વશક્તિમાન કર્મ જ વધારે સર્વશક્તિમાન થઈ જાય પ્રગતિદ એટલે પ્રગતિ પ્રગતિ સાત પૂછતા પુરુષ થયા પછી આત્મા તત્વ થી કર્મ નો કરતા નથી તો ભાવ કર્મ એ કેવી રીતે કરી શકાય આત્મા તત્વ થી કરતા નથી જ્યાં સુધી હું જાતો નથી કરતા હું સુધાર્થ નો છો ભાન આપડે દાદા ની પાંચ આજના મારફાવી છે કરવું છે કરવો છે એવું પણ ભાન ના રહેવું જોઈએ ને ભાન તબ હોતી પ્રજ્ઞા પ્રજ્ઞા થી પ્રજ્ઞા જબ મિલતી તબકારો સબક આપે આપતા से पुझे पुझे है। आज कठिनाई यही है कि प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है कि प्रज्ञावान बहुत कम है सारे है <laughs> प्रज्ञावान बहुत कम है प्रज्ञा जागने के बाद सारा संसार उसके लिए बदल जाता है હા સ્થાનકવાસી વેસ લંકા સાહસ લંકા સા લંકા સામુની લંકા સા મુહસ્થિત છે લંકા સાહસ્થી લંકા સા લંકા સાપ કે બાદ લવજી હા લાશાહ હૌકાશાને મૂર્તિ પૂજા કે બાર વિરોધી ધર્મસિંહ મુનિ નૌકાશી પક્ષી નૌકાસાન પક્ષી ધર્મ લવજી ધર્મસિંહ મુનિરા પક્ષી થાય સ્થાનકવાસી હોય હમ નિકલે સ્થાનક વાસ્યો સ્થાનક વાસીઓ માંથી પછી કેટલા અમે નીકળ્યા અમારા પમિતિ સ્થાપના ભિક્ષુ પેલા સ્થાનક વાસી જો આજ અમારા ચલરા ક્રાંતિકારી ઓર નય પુસ્તક મેં આપણે મુનિ છોડી પેલી મેં વાત કરી એમને કે દાદા નું વિધિદાસ બધાને આવી રીતે રહે છે નિરંતર પછી એના પછી એમનો પ્રશ્ન પૂછ્યો વિશ્વાસ કરો છો ગલત બાકી કરતા મતલબ શક્તિપાત કિંસા કરતા હેત શક્તિ નહી ક્યાં કહેગ બોલતા કે હમ શક્તિપાત પાસે હૈ ગલત બાતાન આપણે શું માનો છો સંહન કરતા હોતા નહીં પણ આપ ક્યાં વિશ્વાસ કરશે સંબોહિત કરું તમે શું વિશ્વાસ કરો છો સંબોહિત કરવામાં તમારા માટે કોઈ થઈ ગયા કરતા બસો હમણાં કોઈ સમોહિત ચોવીસ એકદા ખાર આદર રહેતાદમી કોઈ પંદર હજાર આદમી કો સમોહિત કરવા મસ્તિષ્ક સોતા હૈતા હ મસ્તિષ્ક જાગૃત નહી સમોહિત કરવા જાગરણ ની પ્રક્રિયા નહીં તો વસ્તિત્વ કોપ્ત કરવાની જી કોઈ દૂસરી ચીજ કે આલંગન ની જરૂર જાદ લાઈન હોય હા બિલકુલ ઠીક એકાંતિક લાઈન જાતવાદ ઓજ્ઞાન બસ તો નહીં हम क्या शक्ति देने वाले हम तो निमेन आदमी क्या दूसरे की शक्ति कैसे करें सम्मोन भी कर सकता है सम्मोहन तो किसी ने त्राटक का अभ्यास किया है तो कर सकता है पर यह रास्ता सही नहीं हमोहन जादूगर कर सकता है हाँ जादूगर कर सकता है करते है जादूगर <laughs> और ये सारे शक्ति का तो सम्मोहन करने वाले मुझे तो जादूगर ऐसी कम नहीं लगता बड़े जादूगर ही लगता है मैं यहाँ प्रेम प्रेम ये अच्छा निरंतर चौरी से गंजा का प्रेम यह धन्यवान व्यक्ति यह प्रेम और अनुग्रह यह तो ठीक बात है अनुग्रह करना भी ठीक बात है प्रेम अनुग्रह करना ये ठीक बात है प्रेम ही एक आदि है ऐसा कर दिया है प्रेम चालू हो गया हाँ <laughs> સમજે શાતિયા શક્તિપાત કરવા આદમી આયા શક્તિ માર્ગ મિઠા માર્ગ સંસ્થા વિપર્યાય ઓનંત તીન મુખ્ય માર્ગ પ્રતિકૂલ હોત शिष्य लोभी रहता है और गुरु लोभी लालची रहता है गुरु लोधी रहता है दोनों को चलता है हाँ शक्ति नहीं शक्ति राजस्थान में दोहा कहते हैं है के गुरु लोभी चेलो दो लालची दोनों खेले दोनों टूटिया बापड़ा देश पत्थर की ना हम तो इतना ही मानता है की कोई भी आदमी को अष्ट ध्यान सऊदान ઠીક બહુ અચ્છા બંધ નહીં હુ તો કામ પૂરે હુ નહી સારી સમસ્યા આઠ રોદ ધ્યાન કી આજ સારી સમસ્યા માનસિક તનાવ આજે સારી સમસ્યા આજે બધા પ્રોબ્લેમ ઉઠાતા આત્મ ધ્યાન પર ધર્મ ધ્યાન શુકલે રૂમ બિલકુલ ઠીક અંદર વિકલ્પનાતા આખો ધ્યાન રાખી રાત વિકલ્પી બનાવે બસ વહી હમ તો એ ધ્યાન રાઉ બંધ કરવા ધરાવતી આચાર પર બલ દીયા આજકા બહુ અચ્છા આજ વાત કહી અને તમે આ પહોંચો એટલે કે મને એટલા માટે તમારું વધારો પસંદ છે જોાસન શાસન ગીતા રહેતા બરાબે બરાયા કોઈ ગાડી મારે તો પે રૌદાન આશ્રિ અગર થી બચ જાતા હૈ આદમી તો સહી અર્થ મે ધાર્મિક હોતા હોય સહી અર્થ મેળ જીવન જીતા અગર બચ જતા આદમી તો તબીબો સચ્ચા ધાર્મિક હોતા હોય શાંતિપૂર્ણ જીવન જીતા હે હાથ ધ્યાન મોકબેવા રમતા જ હાથ ધ્યાન રમત ધ્યાન કા કારખાના ચલ રહ સારા વહીંચ આત્મઘાન એસી આક હોતી કી આત્મ કઠોરતા નહીં ભરતી સમજતા હોતી નમ્રતા હોતી નમ્રતા દિખાતી નહી કઠોર શાંતિ મુક્તિ રીજુતા રિજુતા હા રજુતા મૃદિતા હો તો આત્મજ્ઞાન કમા કમાઈએ હમકુ સોનમા ક્ષમા ન હોય તો હમ જ્ઞાની કેસ ગલત બાતો કે મા ફાયદા કે આત્મ જ્ઞાન જાણામ બના બિના બિના બિનાતા કે બિના ધર્મદર્શ વી નહી બહુ સુંદર સૂત્ર સન્નત ચત્તા ધારા સંનત ધર્મ કે ચાર દરવાજે શક્તિ મુક્તિ અજવે શાંતિ ક્ષમા મુક્તિ નિર્લોકતા આરજવ ચાર દ્વાર હૈ એન પ્રવેશ નહી આગે ધર્મ ની વાત તો કઈ હૈ નહી હમ એ અચ્છા હૈ સારી છે તમારી પાસે એ સંબોધન નથી શક્તિપાત નથી કેવળ આત્મજાગરણ ની વાત છે જાગૃતિ કે આત્મજાગરણ બંધ હોનાઈએ બંધ હો તો માનેગા રસ્તે રસ્તે આજ કે ધાર્મિક તો એ બન ગયે કે પચાસ વર્ષ ધર્મ કરે રાત્રે ધ્યાન સાથ સાથ ચાલુ ધર્મ કે સાથ ચાલ રહ પચાસ વર્ષથી ધર્મ કરે મેં બોલતા હું કે તમારી મહેનત મેનત જતી આનંદ અવસર થાય ક્યા દગતિ મન હોય ચીએ મનુષ્ય પણ એસ કવિ ના ધન બીજા ચારિત્ર ની ક્રિયા જે પણ કઈ અનંત વાર કરી પણ કાર્ય કર્યું નહીં કરતું એ ચારિત્ર નહીં બોલે ક્રિયા તો હોતી હે ક્રિયા ક્રિયા સાધુ કા દેશમ સાધુ રાખી ક્રિયા ફલ વિલ વિષય અનંત જનમ કરવાવાદ નહીં અપવાદ નહીં એક આપને એક નહીં ભી કમ કરતા હું એક કરતા હું એક કરું છું નથી કા દોષ નહી માઇન કા દોષ ની એક કા દોષ છે તુમારી ખુદગી દોષ છે માઇન વિચાર ક્યાં કરે ગયા માઇન્ડ ઇઝ કમ્પ્લીટ ઇઝીગલ હમ તો ભટક ગયા તો કઈ ઝોપડી મેં રોટી ખાને સમય થાય મહાત્મા આપણે ઘર કે લીખા